તમને સમજાવાની સમજાવવાની વાત કરવા આપણે શું છીએ શું જાણવું છે એ વસ્તનું તમને આ પ્રશ્ન ઉભા થાય દાદા ભગવાન ની કૃપા ઉતરે તો શબ્દ તો પહોંચે નઈ ને એક સુમતમ વસ્તુ છે કેવી છે એટલે કલાક જીધી બધા એક કલાક હું બોલું પચાસ મિનિટ હું બોલું અને તમારે બોલ્યા કરવાનું બસ બીજું કશું કરવાનું એટલી વિધિ પૂર્વક તે વખતે ભગવાન ની કૃપા ઉતરે પરિણામ થઈ જાય શું કહ્યું એટલે હોય જાય ને ઉધાર તો બહુ જોઈએ હા આ તો તારી ભાઈ એટલે શું કે તું પોતે છું તું કઉ છું કે હું ભૂપેન્દ્ર છું કે માય ને આ તારું નામ છે ને તેને હું છું માનું છું એટલા તું આજીવ થઈ ગયો અને હું ભૂપેન્દ્ર એ તો મારું નામ છે એ જુદું ને હું જુદો એવું ભાન એટલે હું એ માયા હું એ ભગવાન છે શું અને માય વાળું હું એ જીવ છે જીવ મરવા જીવવાનું કેવું ભગવાન મરવાનું માયની ફાચર છે કયા ગામ નો સુધી સુરત માં તે શું કે આપ અમેરિકામાં આપડા ગુજરાતી રાગે પાડી તો બઉ સારું કે ભાઈ અમે ઇન્ડિયા મારા પોતાના પૈસા થી ઇન્ડિયા ફર મારા તો પૈસો લેતો નથી કારણ કે તમે અમેરિકા આવો તો પછી અમેરિકા અમે ઇન્ડિયામાં જે ટ્રેન નો ભાડો ખર્ચવા પડે છે તે મારા ઘરના ખર્ચે છે આ બે ને એમના ઘર ના પાછા પણ ફોરીન આવવાના અમારે કઈ એટલો બધો ફર્ચાય નહીં એમને શું કયું ત્યાં કે બાર મહિને લાખ રૂપિયા આપીશ અને ચાર પાંચ ત્રણ ચાર આવી પણ આટલું અમારું ગુજરાતી લાગે પાડિયા લો ત્રણ વર્ષથી આવું છું અમુક શહેરો રહી ગયા પણ ઘણા ખરા શહેરો માં ફેરવ્યોગે પડ્યું છે બઉ સુંદર ઘણું સરસ લાગે પડ્યું આ દેશમાં માં જે ગુજરાતીઓ મળ્યા તે વધારે પ્રવૃત્તિ પાછળ કરીશ તાર ફરજ છે પણ એ ના તડી બે દાદાની છે બીજા ક્યાંય નહી નામ લખવાનું શું આ બધું એમને ખબર હતી તો કે જાણવું છે આગળ આવે આગળ શું નામ આપનું દિનકર ભાઈ દિનકર ભાઈ પટેલ થઈ ના રહીશ પ્લેસ નેટિવ પ્લેસ નામ સુ કહ્યુંનકરભાઈ ખરેખર દિનકરભાઈ છો દિનકરભાઈ ખરેખર તમે છો મેં તો તમારું નામ નઈ તો કબૂલ કરું છું તમારું નામ દિનકરભાઈ છે ને તમે ખરેખર કોણ છો કે ખબર ના પડી એમને તો એ જાણવા માટે ના જાણીએ આ બધી ચિંતા ઉપાધિ બધી ચિંતા કરવાની ગમે ત્યાં પોતે નથી ભૂપેન્દ્રભાઈ જે પોતે ખરેખર નથી આ તો એક વ્યવહાર પૂછતા ભૂપેન્દ્રભાઈ એકચુઅલી નથી તરી પૂછાય કે તમે ખરેખર હા ખરેખર ભૂપેન્દ્ર એટલે ચીટિંગ કેવાય વ્યવહાર થી તમે ભૂપેન્દ્ર બોલવું છે પણ ખરેખર બોલો એટલે ભૂપેન્દ્ર છું ઈજનેર છું ફલાણું છું ના જાણવું જોઈએ બ્રાહ્મણ છું પટેલ છું વાણીઓ ના દિલ કે ભાઈ પડે એ જણાવવા માટે થાય પોતા તમને શું થાય ના થાય ને ને દરેક ની જુદીલિટી હોય એટલે ફેમિલી માં અને કોચે તમને મળી માય ફેમિલી ધીસ ઇઝ માય ફેમિલી અને તો ત્યાં એમના ફેમિલી ડોક્ટર હોય રાખ્યા છે તમાર ફેમિલી દેવું નથી કે ડોક્ટર દવા લે ફેમિલી કે નામ કે કે દેખો રહે એના માટે આપણે ફેમિલી ની પરિભાષા શું છે એ લોકોને સમજાવી દેવી ફેમિલી ની પરિભાષા હા તે સમજાવો ભાઈ હબરેલો હવે રેઢિયા ચાલ્યા કરે છે એવું ના ચાલવું જોઈએ સમજપૂર્વક ચાલવું જોઈએ ઘર તો પોતાની ફેમિલી તો એવી સુંદર ચલાવવું જોઈએ જો પછી તમારે વાંચી નથી કોઈ જે આબુ ગવાથી મેલ ના જાય એ આબુ નતો એ નક્કી થઈ ગયું શું કહ્યું જે આબુ ગલ મેલ ના જાય એ આબુ નતો અત્યારે લોકો ધર્મ શીખવાડે આવે અને એનાથી આપડે કઈ ઓછું ના થાય તો જણાવું હાબુ ખેલ જોઈએ પાણી વાપરેલું નકમું ના જાય કેટલાક વાઇફ જોડે જઈને ત્યાંથી ઓફિસ માં આવ્યો હોય ને તો કહેવાય વાઈફ ને તમારી અક્કલ નથી ઘરમાં જલેબી ખવડાવે લાડિયા ખવડાવે ભજીયા ખવડાવે એમ જોડે કેમ તને ના ઠીક લાગ્યું ના ખવડાવે સારું સારું બરાબર બહુ ખાય છે બહુ ખાય છે ઠીક છે બહુ સારું ખાય છે બહુ સારું સારું ખાય છે સાબઠી આ સુરતીનો જમણ એટલે કેવું પડે સુરતીનો જમણ હા તો બથી આ એની જોડે ના થાશે ને સવે ને તો કે એ ના થાય પણ તમારો ઈગોイズમ છે ને તે ગાડા કાર્ય કરે ને ને તે પડી લ્યા બરાબર તે તલસુ કરો સરસ રસોઈરાયું હોય બધું સરસ હોય રસ રોટલી હોય સરસ કેરીઓ નઈ આપણે એની કેરીઓ નઈ અને પછી ભૂલ ના થાય માણસ કરનાર ની ભૂલ થાય કે ના કરનાર ના ભૂલ થાય એ કરી બાજુ આપડે બધું કઈ લેવાનું આ તો ઘરમાં ઉતું કારણ કે એને ટેવ છે કે આવું કઈ ભૂલ ખોરી કાઢીને દબડાવવું તો એ આદત છે ને એટલે પછી કાતી નહીરિકા કરે રશિયા આમ કરે એટલે અમેરિકા એટલે કોલ્ડ વોર ચાલ્યા જ કરતી હોય કોલ્ડ વોર ચાલ્યા કરે નિરંતર નાખો કયું એટલે તમને સમજાવીશું ફેમિલી તો ઘેર ની ખબરા છે પણ બેનો તરફ થી થાય થાય બે અમારી પણ રશિયા ને અમેરિકા જેવું વસ્તુ છે શું કોલ્ડ વોર ચાર યાદ કર્યું ને બહેનો ને ગમે તો નહીં આવું પછી મમ્મી જ ખરાબ છે બઉ જ ખરાબ છે મનમાં પછી અપીપાય બાબો મમ્મી બહુ ખરાબ છે કેમ અત્યારે કેતો નથી બાબો ત્યાં એવું કે મારે એટલે મનમાં નક્કી કરે મોટો થવું મમ્મી ભૂલ થઈ જશે ના આમ તો છોકરો એટલે છોકરા મારી પાસે ઇન્ડિયા માં આયા करीन नथी अमर फाधर मधन नमे नॉर्पम पर परिणाम सुख नहीं क्या आ सात कहता પસ્તાવું નક્કી કર્યું કે હવે જયારે તમે સુખ આપવા બેઠા છો અને સંપૂર્ણ સુખ માગો આપવા બેઠા છો પછી કારણ કે તમારે સર્જ કરવી પડશે અત્યારે છોકરાઓ કામ કરી રહ્યા છે સરસ કામ કરી રહ્યા છે અને મમતા વગરના છોકરા કેવું સરસ કામ કરતા છે સહેજી મમતા નહીં પપ્પા એક કાઢવા જોઈએ કેટલા વર્ષે થોડી નહીટ લઈને આવ્યો છે પણ દેખા છે કરી લીધું કઈ છે આ પટેલ જ છું ભાદ્ર આ તો કુદરતી મને આ કુદરતી આ લોકો મને જેવી દાદા તમને જ્ઞાન થયું નખલ કરી છે ને આમને થયું એ રીતે હું જઈને આ જ્ઞાન થાય એવું નથી આ જ્ઞાન એવું શાસ્ત્ર શાસ્ત્રો નો માર્ગ ક્રમિક છે કેવો છે ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ સ્ટેપ અને અકરમ લીખ માર્ગ અકરમ લીખ માર્ગ સમજમે ને કામ નીકળી જાય ને પણ આ કાયમનો માર્ગ નથી આ અમુક કະદિક બગડેલો થાય છે ને ક્રમિક સ્ટેજ પર નહી રહેતો તારા ડાયવર્ઝન રોડ નીકળે છે બસ એટલે શોર્ટકટ છે આપણે એમ કહી તો આ શોર્ટકટ છે હે ટૂકો રસ્તો છે એમ નહીં ડાયવર્ઝન છે ટૂકો રસ્તો નથી આ ડાયવર્જન થઈ જશે તો મનમાં લાખ રૂપિયા ની ખોટ જાય તો મનમાં ચિંતા નહી બહુ મોટી વાત કહેવાય હિન્દુ સંસારમાં રહ્યું આક્રમ વિજ્ઞાન છે દસ લાખ વર્ષે હું તો નિમિત્ત બની ગયો પણ તમારું કામ નીકળી ગયું મેં તો હજારો તમે હિમાલયન ભટકું હતું કશું હોય ને મારું નીકળી ગયું નીકળ્યું તમારું નીકળ્યું હું તો આજે કોલ હતી મારી હું શોભક કરતો હતો આ બધા સંસારમાંથી છૂટા થઈને પછી મોક્ષ દેવાની વાત કરે છે એ મને પસંદ નથી મારે સંસારમાં રહીને આ ક્રમિક માર્ગ અત્યારે બંધ થઈ ગયો એ રીતે થઈ ગયો જે ચાલુ ધોરીમાર્ગ છે એ ધોરી માર્ગ એ ક્રમિક સીધી રીતે બંધ થઈ ગયો તારે ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે બોલે મજદૂ થી એટલે ઉડી ગયો એટલે આ ક્રમ ચાલુ થઈ જાય લિફ્ટાદા લિફ્ટ ચાલે આ તક બહાર નીકળવાના ફક્ત એટલી શર બઉ મારે લાવે દાડો રહે તમને બધી વાત ગમી વાત હબરતા જ આનંદ થાય તમે કયા ગામના જામનગર જામનગર જામનગર જૈન પટેલ પટેલ બરોબર છે જામનગર પટેલ બહુ સારું અહમ ને કેવી રીતે કાઢવો એ ગીતા નો મોટામાં મોટો ઉદ્દેશ છે એમ કે છે ગીતા જે છે એમાં પણ આય નું કેવી રીતે સેપરેશન કરવું દૂર કરો એનો ઉપદેશ છે હા એ જ બધા બધા ગીતામાં શું ગણ્યું છે ચાર વેદમાં ગીતામાં ભગવાને સારી રીતે લખ્યું અને વેદને શું કહ્યું ભગવાને કે ત્રિગુણાત્મક છે એટલે આ ગીતા ઉપયોગ કરજો પણ ગીતામાં છે બધું વર્ણન છે પણ એ શબ્દરૂપ લોકો ઘણા આનંદ વાતે છે પણ એનું મૂળ પામે નહીં ને ગીતા માં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ચાર પ્રકારના ભક્તો તે ગાડુ હાડું ચાલતું હોય તો ભગવાન કે ભગવાન કૃપાથી મારું ગાડું ચાલ્યા કરે છે એ અર્થ ના અર્થ માટે જ ભગવાન હંભા કરે સ અને જીજ્ઞાસુ એટલે શું ખ્વા હોય ભગવાન ક્યાં આવ્યું શું છે સાચા દિલથી તત્પ કરતો હોય ભક્ત કૃષ્ણ રહે તો બંધાયેલો કોઈને છોડાવે બંધલો છોડાવે એ ગીતામાં તદ્દન સાચું લખ્યું છે પણ તે છે ને એ તો મુક્ત પુરુષ મળે એ તો દાડોબર તો તૈયાર થઈ જાય નથી માણસ તૈયાર છે ગીતા તો ભગવાને શું કહ્યું કે આ ગીતા વાંચે તેમાં પંડિત અર્થ ને હવે એવા હજાર સ્થળ અર્થ વાળ વાળા એમાં સૂક્ષ્મ ને હેમત છે ધર્મ એક એટલે હા પછી સૂક્ષ્મતમ સુક્ષ્મતર ને સુક્ષ્મતમ કે છે હું કહેવા માંગુ છું તે કોક એકાદ દુનિયા મૂકતી આ તો મનહર બી કે છે મહારત માં બધા છે એટલે મારું આટક્યું અને આટક્યું તરત નહી ભગવાન પ્રગટ થઈ ગયા એટલે મારે જે ખૂટતું હતું એમનું પાસે મળવા મળ્યું એટલે ફૂલ બધું જ્ઞાન શું થયું એટલે આ બધું પ્રગટ થઈ ગયું એટલે આ એટલે હું જાતે ભગવાન નથી ભગવાન માં પ્રગટ થો મંદિર થઈ ગયું શું થયું અને જ્ઞાની પુરુષ કેવું જ્ઞાની પુરુષ એટલે કેવું વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી જેવું તમારા બધા વર્લ્ડના તમામ પ્રશ્નો નો ખુલાસા કહ્યું વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી તરીકે ઇન્ડિયામાં નક્કી કરેલા કરે હંમેશા શું કરે કલ્પના જાણવા ઊભું જ કરે ચોપ થઈ જાય બધી બુદ્ધિ જ થઈ જાય આ જ્ઞાન જેવું છે બુદ્ધિ ને ગાંટતું જ નથી સિદ્ધાંતિક જ્ઞાન છે શું છે પૈસા અમારું જ્ઞાન નું પુસ્તક વેચાય નહિ એટલે શું લખ્યું છે લાવો જે એની કિંમત જોઈ જાણતો નથી બધા જ કિંમત વેચાય નઈ આપતા વાણી કેવાય આ વાણી વેચાય નઈ એટલે ફ્રી ઓફ કોસ્ટનું બધું દર સાત બે ત્રણ લાખ કઈ વધારે હોય રકમ પોતાના પાય વધાર હોય એ લોકો તો જ્ઞાનદાન કરવા ને દાન આ થતા એટલે લોકો વાંચે લોકો વાંચે એટલે લોકોનું ફરે શાંતિ થાય ને લોકોને એને જ્ઞાનદાન કેવાય શું કે ચાર ટકા દાન એક અભયદાન જેમાં એક પાય નો એ દાન સારું ને અભય કોઈ જીવ આપણાથી ત્રાસ ના થાય ને કોઈ જીવ ને માત્ર દુઃખ ના થાય મને ધોલ મારે તો એને દુઃખ ના થાય એવું અભિદાન હોવું જોઈએ કેવું હોવું જોઈએ સિનેમા માં ગયેલો પાછો આવું તો રાતે બાર હોય કૂતરા છે તે પોલમાં બેઠેલા હોય બિચારા સૂફ ગયા કરીને એટલે બાર ને એમ થાય બિચારું ભડકીને ઉઠશે આમ આમ જોશે આવાજ થશે એટલે એટલે હું બૂટ કાઢીને બૂટ ખે ને જે આપણે જતા ભક્તિ હોય કે આજે એમાં શું સુખ આપને એને ભેડકાય ને પણ શું સુખ પડે શું ક પાણી એડીએ એમ તે કરીને થોડી ઉભી રાખીએ ટાળી પાડીએ એ રીતે વાત નહીં છે ત્યાં ધીમે રહીને આપડે એને ટાળું પડે એવી રીતે વાળની વાત બોલીએ મૂળ માં આવતો મૂળ માં ના હોય આપડા ઇન્ડિયા નું એની જોડે જ નીકળે આપડે આ બદલીવાનું હોય આપડે લોકો શું આ લોકો આજે ખરાબ થઈ ગયા હશે પણ આપડા આર્ય સંસ્કાર છે જતા નથી સંસ્કાર આપડા ભલે તું હોનું બાર લટકાય ને પણ સંસ્કાર તો ખરા આપડા સંસ્કાર છે આપડે તે વરણી થાય તો લડતા લડતા એસીને પણ પછી સરે કહ્યું ગોઠવે મંગાઈ ને મૂકે એક છોકરો હતો ને એક કાકી ને કેસે એસી માથી આ કાકા તમે છોડે ના પાડી નાખ્યા હતા તમે આવું બોલતા હતા આ ધણી ફરી નઈ મળે કે એવું ફરી નહીં મળે એવું ખ્વારી શોધખોળ કરતા આવડે કેટલી તાર શોધખોળ કરી હશે ખબર ના પડે ભાઈ અંદરખોને કેવા છે તે આ તો બધી પ્રકૃતિ છે બધું ઓછું થાય છે આપડે બોસ છે તે ઘેર થી વહી ના હોય અને આપડે ગુનો ના હોય તો ચડ્યા કરે ને આપડે નામ આપણે ના થાય એટલે આપડે ધીરજ પકડવી જોઈએ ગાડી ગરમ થઈ ગઈ છે ઠંડી પડવા દે એમ પછી રાતે ધીમે કરીને સુ કરી પેલું ગરમ થાય આપણે ગરમ થઈ ચાલી ને જવું પડશે આ છ મહિના ઘેર જે તું થાય હું જે કઉ છુ ને ઘેર મારી મારી ફેમિલી આમ ના હોય કોઈ એ ઈરાદા પંચોતેર ઇઠ્યોતેર મારે પિસ્તાળી વર્ષ થી મતભેદ નહી एक तो मैं कहते भाई ने चार छोड़ियों छोड़ी पहने से तो शू आपने कहते लगन मा। मनुम कर હું સમજી ગયા ભૂલ થઈ ગઈ સાલી આ પડી ગયા અમારે તમારા બોલવાનું ના લખાય આપણું આપણું તમારા શબ્દ બોલવાનું વખત લાગે નઈ તમારા થાય એટલે તું થાય તાટ પડી એવું કેવા માંગતો નથી હું તમને એમ કેવા માંગુ છું કે બીજા પાંચસો રોકડા આપજો એ તમે દપાતા છે હા તમારું બોલા બોલા રહ્યા જો ફરી ગયો પણ અમાર ઘર રિવાજ તમે જોયો તો બઉ સુંદર લાગે આપણા જે બેઠા ને તો હેરાબા શરીર સારું હતું શાક લેવા જાતે બાર પોતે હોય શાક ની દુકાન શાક લેવા જાય એટલે હીરાબા લેવા જાય પણ આપડે બેઠા હોય તો હીરાબા મને પૂછે શું શાક લાવું તો હું એમને કહું તમને ઠીક લાગે તે શું કચી એ લઈ આવે પણ એવું ને એવું રોજ ચાલે એટલે પછી માણસ શું થઈ જાય કે પછી પૂછવાનું બંધ રાખે આપણે એ શું ના પૂછે લાવી તા તમે ભૂલ કરો છો કે છે તમે ના આપડે એવો રિવાજ રાખવાનો તમારે મને પૂછવું શું શાક લાવતા હું તમને કઉ ઠીક લાગે એ આપડે રિવાજ ચાલુ રાખજો ચાલુ રાખેલો નહી એ આ વ્યવહાર છે મને પૂછ્યું તો એમને કીક લાગે તો એવું ના બોલવું આ વ્યવહાર કેવાય બાર નો કેવું પડે પણ જે ઈગો અમારે નુકસાન કરતા નઈ ફાયદાકારક થાય તમે તમારી ગયા વ્યવહાર ચાલુ રાખ્યો તો બે સુંદર શુભા રે ના રે ભાઈ એ પૂછે ને આપડે તમને ઠીક લાગે મારી પાસે છોડી જાય મારી પાસે કેટલો પૈસા અને મારા મને એમ થાય કે હું ધણી છું જોઈએ સર મારી વાત પીએચડી ને માપને કામ માં લાગે એવી છે બીજા બધા બધા ચાલી જાય ચાલે પીએચડી વધારે કામ લાગે કારણ મને બધા પીએચડી ઘણા ખરાબ મળેલા ઇન્ડિયા અને કાગળ લખે છે આપડે આમાંથી એકાદ બે પદ બોલાવે પેલા ચોપડી ક્યાં ગઈ બઉ ઓછા લોકો માં જોયો છે હા પણ ક્યાં જોઈ લો સંત પુરુષો માં સંતો માં એતો છે એવું છે ને કોને કેવાય જાળવું જોઈએ તમારે અલગ રહેતા હોય છે સંતો આ દુનિયા થી જુદા રહેતા હોય છે અલગ નથી એટલે કઈ એટલે સંયમી ના કેવાય સંતો ને સંત કેવાય એમ સંયમી કેવું સંયમી કોને કેવું સંયમી કોને કેવાય સંયમી ડેફિનેશન હોય છે શું કયું આપડે કોઈ પણ સંતને આપડે કહીએ કે તમારે અક્કલ નથી સમજે સંયમ કોને કેવાયમ રાખવા સંયમ રાખવાનો આપણે સંયમ રાખવાનો હા આપણે સંયમ રાખવાનો ના એ બાજુ નથી પણ એ ત્યાગી કેવાય સંયમી ના કેવાય સંય ભગવાન બઉ મોટી ગયેલી છે શું તમે સમજો ને આપડા લોકો તો લૌકિક લૌકિક થી બોલ્યા કરે આ સંયમ આયા સંયમી સમજ ને સંયમ એને ત્યાગી સંયમ તો આપડે એટલે તમને આજે સંયમી બનાવાય બનાવક ના કરો આય સમજો ને સંયમી આ બધા આખું જગત અસંયમ હોય સંયમી સંયમી સંયમ ક્લિયર સંયમ નો હમ સમજાય ને સંયમ કંટ્રોલ કરવો નહીક નહી કરે મન શું કહ્યું મન ક્રોધમાન માં આવેલો ટાડા પડે ત્યાગ્રિયો બધા પણ ક્રોધમાન માં આવેલો ટાળા પાડી શકે ઇન્ડિયન પડી શકે શું એને સંયમ કેવાય આ તમને સંયમ થી ક્યાં ના રહી છે ગિયર ગયર ગ્વલિયર ઈમનદારી દિનેશ કા મતલબ સૂર્ય હોતા હૈ મે હું ખુદ ખુદ હે ખુદ આપી દિનેશ તો આપ પ્રાણ કે આધાર જીવ જિંદા રહેતા પ્રાણી બોલા જતા પ્રાણ કા આધાર જિંદાતા જીવ માત્ર પ્રાણ કે આધાર જિંદાતા આત્મા પ્રાણ ઉડ્યો કે ભાઈ આપ